શાંતિ ના થઈ ને બેટી ભટાય ભટાય ભટાય ભટાય લોકો ભટકતા છે શાંતિ માટે ભટક ભટક ના જોઈએ ઠીક છે ભટકવું તો ના જોઈએ પણ ભટકે છે ને જગત શાંતિ કઈથી લાવે થોડી નામ પાડે તો કરી એની વર્લ્ડ ઇઝ ધ બદલ ઇટself ઇટself બદલતું છે ગોડ હેઝ નોટ ક્રિએટેડ ડિસ્ટર્બ કેના રે પતિ અને કોણે બનાવ્યો એને કોણે બનાવ્યોન પાર આવેયો છે તમને કેવું લાગે ભગવાને બનાવેલું નથી આ જગત એવું અમે વિતરાગ વાણી કેવી હોય હોય કે દરેક ધર્મ વાળાને મત ભેદ ના પડેવી હોય કેવી હોય બંને મત ભેદ ના પડે એવી હોય વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે એવી હોય કે સમાધાન કરે છે વાદી અને પ્રતિવાદી બંનેને સમાધાન બંને કબૂલ કરે એ નામ સાદ વાત વાણી જે સાથી કરેક્ટ કેથી પછી કરેક્ટ નસ ઉપર આગળ નું કરેક્ટ સ્પોટ નથી આ છેલ્લી રિલેટિવ રીઅલ વારી છે રીઅલ અને આ જગત બધું રિલેટીવેલું છે આપડે તો આ તો સાયન્ટિફિક સંયોગ આપડે કેવા માંગીએ છીએ કે ભાઈ આ જગત કેવી રીતે ચાલુ છે તે આપડે તો આપડું પોતાનું જે દેખાય ને સંયોગ સાયન્ટિફિક જ દેખાય છે બધા જે દેખાય છે ને શુદ્ધ આત્મા સહયોગો છે બીજું કઈ છે નહીં અજ્ઞાની તો હું કરું છું છે એમને આવું છે અને જ્ઞાન થયા પછી શુદ્ધાત્મા સહયોગો બેસ છે તો યા છે ત્યાંથી વધ્યા બહિર્શા હા એગો ભાઈ સાસુ અપા નાન દર્શન સહયોગો કયા છે જ્ઞાન છે શું છે મેતા હતા હું પરી બરોબર ને એ બધું બાર ભાવ છે બહિર્વા એ લાગે છે તમને અંતર ભાવ એવા નહીં હોય તે બહિર્ત ને જોવાય ને એના સહયોગો તેથી ઉભા થયા બહિતા મેરાવે સંજોગ લખણા બહિર ભાવીધો ખાને કયો ભાવ કરો તજો લખ પરિય ભાઈ ભાઈ તો શું ભાવ કર્યો છે આપણે ખબર પડે ના પડે હા નોકર આવ્યો શું ભાવ કર્યો ખબર પડે ના પડે પડે ને